જય સ્વામીનારાયણ પુનરપે જનન પુનરપે મરણ પુનરપે જનની જઠરે શયન ઇહ સંસ પે પા મુરાે ભજ ગોવિંદજ ગોવિંદ ગોવિંદ નલિની દલગત જલ અતિ તરલ તદવત જીવયચલ વેધિવ્યાધિમાનગ્રસ્ત લોક શોકહત સમાસ્ત ભજ ગોવિંદોિંદ ભજ ગોવિંદો ગોવિંદ જનન પુનરપિનની જઠરે શયન ઇહ સંસારે ખલું દુસ્તારે कृपया पारे पाही मुरारे भजगो इंदम भजगो पुनरपी जननम पुनरपी मरणम फरी फरी ने जन्म बोन फरी फरी मरू फरी फरी ने माता उदर में गर्भवास करो આવું જે સંસારનું મરણનું ચક્ર એ પાર કરવું અતિ દુષ્કર છે એનાથી છૂટવું અતિ દુષ્કર છે પરંતુ અતિશય કૃપાળુ એવા ભગવાન જો દયા કરે તો પાર ઉતરાય એમ શંકરાચાર્યજી કહે છે पहला तो पुनर्जन्म छवचन में साबड़ी सात बाब तो आप विचारी के शुद्ध बुद्धि जो विचार करे तो ख्याल आए कि खरेखर जीव अविनाशी है जुदा जुदा देह धारण करे संसार भटके छे। अपने हिन्दू धर्म तो दृढ़पणे मैं जीव अविनाशी है मम्मी वंशो जीव लोके जीवभूत सनातन अजर अमर छमों ग्रहण करे एट देह धारण करे जीवन जन्म नहीं थत જીવ જે ધારણ કરે છે એ શરીર જન્મે છે જુદા જુદા શરીરમાં વસે છે વસે છે પછી પાછો બીજે જાય છે ત્રીજે જાય છે એમ ફરિયાદ કરે છે એટલે હિન્દુ ધર્મ દ્રઢપણે માને છે પરંતુ ભારતની બહાર જે જે સંપ્રદાયો એટલે કે ધર્મો પેદા થયા એમાંના મોટા ભાગના કોઈ नर्जन्मता एम खास कर ख्रिस्ती धर्म इलाम धर्म पुनर्जन्म मनता आत्मा छे अविनाशी है ये छे, मैं पुनर्जन्म नहीं મતલબ કે મનુષ્યનું મૃત્યુ થયું એટલે પછી એને દફનાવી દેવાનું કબર કરી દેવાનું કબ્રસ્તાનમાં સુવડાઈ દેવાનું એટલે એનો જે જીવ છે ત્યાં સુ ઈર્યું આ એ ધર્મની માનતા માન્યતા એટલે કબ્રસ્તાનમાં શું ઈર્યું પછી જયારે સૃષ્ટિનો અંત આવશે જ્યારે આવે ત્યારે ત્યારે ખુદા તાલા એટલે કે ભગવાન એ પૃથ્વીના બધા જીવોને પોતાની પાસે બોલાવશે જેને સૃષ્ટિનો અંત એટલે કયામતનો દિવસ કયામતના દિવસે ભગવાન પોતાના દરબારમાં બધા જીવને બોલાવશે ત્યારે કબરમાં સૂતેલા બધા જીવો ઉઠી ઉઠીને ભગવાનના દરબારમાં જશે અને ત્યારે ભગવાન ખુદા એનો ન્યાય તોડશે ઇન્સાફ કરશે पाप पुण्य न हिस्सा तरह पाप कर नाक से सदाने नर्क में जेने पुण्य कर सदाने स्वर्ग में नाख से बस पची त्या कोई आरो वो नहीं ये धर्मों मान्यता है अपने तो गले उतरे नहीं परंतु ये धर्म में जन्मेला बौद्धिको विचारकों चिंतकों ने आत कहीं गले न उतरे विचारे तो खराने बाइबल पर कुरान के जियते तो इमा जे जे एम विचारों थ तो खास कर खिस्ती धर्म ये विचारको एवं विचारों के लोग करक सदाने नाख्या तो ईश्वर शू एट बढ़ो क्रूर નિષ્ઠુ દયાહીન છે કે કોઈ જીવથી ભૂલ થઈ મનુષ્ય દેહે તો પછી એને સદાન માટે નરકમાં નાખ્યો અને એને સુધરવાનું કોઈ સ્કોપ જ નહીં આપવાનું પૃથ્વી ઉપર પણ કોઈ ને કોઈ ભૂલ થઈ હોય તો પણ ન્યાયાલયમાં ઘણા એવા કિસ્સાઓમાં એને ભૂલને સુધરવાના અવકાશ છે અને જેલમાં પૂર્યો હોય છતાં જો સારી વર્તણૂક હોય તો એને વહેલો છોડી મૂકવામાં આવે છે આવી અહીંયા પણ જો વ્યવસ્થા સામાન્ય દયાળુ માણસમાં હોય તો પરવર આવી દયા કેમ ના હોય આ ખોટું કહેવાય એમ તો મહાક્રૂર થયો ને એનાથી વધારે વધીને ક્રૂર કોણ ગણાય કે પછી કોઈ માફ જ નહીં કોઈ સુધરવાનો કોઈ રસ્તો જ નહીં આપવા સ્કોપ જ નહીં આપવા પુનર્જન્મ નથી એના વિરોધમાં આ વિચારે છે એ લાગે ખરું આપણને મારો કોઈ સ્કોપ જ નહીં આપવાનો બીજો મુદ્દો ઘણી બાબતો ઉપર વિચાર છે પણ આપણે થોડા થોડા જ લઈએ છીએ બીજો મુદ્દો કે જે પાપ કરે એને નાખે કોઈ વાંધો पूर्ण कर स्वर्ग में नाखे कोई वो नहीं जीव के जेने जिंदगी में पापज कर एवं जीव के जेने जिंदगी में पूर्णज कर बहु जूज लोग मोटे भागे एवं हो गो पापी हो तो यह थोड़ा तो पूर्ण काम कर गो पुण्यशाड़ी हो तो थोड़ू घणु पाप तो करूज हो કદાચ એવા થોડા પુણ્યશાળી આત્માઓ હોય કે જેને જન્મીને મર્યા પછી સત્પુરુષો જેવા એવા હોય તો એમણે કોઈ પાપ ન કર્યા હોય એવું શક્ય છે પણ એવો કોઈ પાપાત્મા તો અત્યાર સુધી સૃષ્ટિમાં ન મળે કે જેણે જન્મીને કોઈ સારું એકાદ કામ ન કર્યું તો એનો અર્થ એ થયો કે પાપી હોય તો વધારે પાપ કર્યા હોય પણ થોડાક તો પુણ્ય હોય પુણ્યશાળી હોય તો પુણ્ય કર્યા છે પણ થોડાક તો પાપ થયા જ હશે ને તો હવે જેને સ્વર્ગમાં નાખ્યો કુણ્યના હિસાબે તો એના જે પાપ કર્યા એનો ન્યાય ક્યારે અને જેને પાપ વિશેષ કર્યા અને એને નરકમાં નાખ્યા તો એને જે સારા કર્મો કર્યા નીકળવાનો સ્કોપ નથી સ્વર્ગ નરકમાંથી બંનેમાંથી તો પછી નરકમાં નાખ્યો વિશેષ પાપને લીધે તો એને સારા કર્મો કર્યા એનો ન્યાય ક્યારે એનું તો કોઈ શાસ્ત્ર કહેતું નથી आज विचारे थे आ बद नीचारों सा तीजो मुद्दो बाड़क जन्मू एक दिवस न एक वर्ष नर्ष न मरी ग तो न तो एने पुण्य करू न तो एने कोई पाप करू तो यने खुदा ताला क्या नाखस વિચાર આને ક્યાં નાખવું જેને કોઈ પાપ જ કર્યું નથી કે કોઈ પુણ્ય કર્યું નથી તો એને ક્યાં સ્વર્ગમાં નરકમાં એના માટે વ્યવસ્થા શીખ ચોથી બાબત કે જીવ હંમેશા મનુષ્ય માત્ર હંમેશા પ્રગતિ ઈચ્છે છે તો ધીમે ધીમે એનો ઉત્ક્રાંત થાય છે પ્રગતિ થાય છે અને ચેતના હંમેશા ઊંચી કક્ષાએ एक्स्ट्रीम कक्षाए पोचवा हमेशा तलसती हो अटक तो व्यक्ति क्या आटली ऊंचाए पहुंची एने कई रीते प्रगति करी कदाच एने प्रगति थी गई जे प्रकार तो बीजा एवं घना है जो प्रगति करके एवं प्रगतिना चांस खुदाए शु विचार्य प्रगतिना चांस तो आप आ जन्मे जगति थी तो एना बीजे जन्म आग प्रगति होइए ये विचारता लगे कि पुनर्जन्म होव जो त्या विदेशी ख्रिस्ती धर्म खास विचारको आवा ब प्रश्नों कर विशेष घा पुस्तकों छे, पर बर्टान रसेल एनु बहु प्रसिद्ध पुस्तक है वाय ख्रिश्चन हूँ ख्रिस्ती शाइट नहीं बहुत सरस पुस्तक लिख्यू तो घना बदा विचार करता थैज के खरेखर शू તો એમાંથી ઘણા લોકોએ તો પુનર્જન્મ એના વિશે બહુ ખાખા ખાં ખોળા બહુ કર્યા સાચું શું એ ખરે આ બધા વિચારો આવે એટલે સેજે પાછો અને એ તો વિજ્ઞાનમય દેશ એટલે ગમે ત્યાં પહોંચે ગમે તે કરે ઘણા લોકોએ ઘણું બધું શોધ્યું વિચાર્યું એમને લાગ્યું કે ભલે બાઇબલમાં કહ્યું હોય પણ પુનર્જન્મ છે ભલે આપણે બહુ છડેચોક બોલશું તો મારી નાખશું પણ છે ખરું એમનો સુતાજરે કબરમાં એ શક્ય નથી આ ચેતના એમ રહે નહી આગલા પ્રશ્નોના પછી કોઈ જવાબ આપી નથી શકતા એમના ધર્મગુરુઓ જે આપણે થોડા ઘણા આટલા તો ઘણા છે પણ આમાંથી થોડા જોયા પણ આટલાને કોઈ જવાબ ન મળી શકે તો ઘણા લોકોએ આના ઉપર શોધ સંશોધન વિચારો કર્યા પણ એમાંથી ખાસ અમુકના નામ અને કાર્યને આપણે જોવા જોઈએ तो वर्जिनिया युनिवर्सिटी ईन स्टीवनसन नामखर पुनर्जन्म है जाने भेख लीध त्रजार किया कि बाढ़ पूर्वजन्मनी पूरेपूरी याद थी એને જે એડ્રેસ આપ્યા જે માતા પિતાના ભાઈઓના બહેનોના મૃત્યુની જે ઘટનાઓ એ બધું વર્ણન કર્યું એ પ્રદેશોમાં તે ગયા એમને મળ્યા એમના સંબંધીઓને પણ મળ્યા ઓળખી બતાવ્યા ઘટનાઓ ઘટી આ બધું જ એમણે કહ્યું અને એવા ત્રણ કિસ્સાઓ ઇયાન સ્ટીવન્સનને સંગ્રહિત કર્યા એમાંથી સુપરમોસ્ટ ટ્વેન્ટી કેસીસ સજેસ્ટિવ ઓફ રી ઇન્કારન પુનર્જન્મને નિર્દિષ્ટ કરતા એવા વીસ કિસ્સાઓનો સંગ્રહનું એક પુસ્તક બહાર પાડ્યું હલચલ મચી ગઈ આમાં તો સ્પષ્ટ પુનર્જન્મ બતાવે છે અને પ્રોફેસર છે બહુ જ વિચારી બહુ જ તપાસીને લખ્યું છે કોઈ દંતકથા અને કર્ણોપકરણ વાતો એમણે લખી નથી અને યાન સ્ટીવન્સન પ્રોફેસર એટલે કે વેલિડ પર્સનલ કહેવાય પર્સન કહેવાય त ने कोई उथापी ना पी ए बीज एक पुस्तक लिख चिल्ड्रन हू रिमेम्बर प्रीविय बामने पूर्वजन्म याद करे पूर्व जीवंत याद करे टॉम श्रॉडर नामनो एक પ્રોફેસર થયા તો એમને આ પુસ્તકો વાંચ્યા બધું જાણ્યું તો સ્ટીવન મળવાનું બહુ મન થયું એમને મળ્યા જેટલો ઢગલો ટોમ શ્રોડરને આપ્યો આ બધું છે તો એમણે પાછું બધું રી કર્યું તો એમને પણ એમાં તથ્યો લાગ્યા અને વાત બિલકુલ સત્ય છે આ તો ટોમ શ્રોડરે પણ એક પુસ્તક લખ્યું ઓલ્ડ સોન્સ પુરાતની અથવા તો સદગત આત્મા એવું પુસ્તક એમણે લખ્યું પુનર્જન્મ ઉપર આજે અમેરિકામાં વિદેશમાં ઘણા પુસ્તકો મળે છે એટી વનમાં અમે પહેલી અમેરિકા ગયા ત્યારે મને કઈ બહુ ખાસ ખ્યાલ નથી પણ નાઇન્ટી થ્રીમાં અમે ત્યારે સાંભળેલું કે ઘણા પુસ્તકો પુનર્જન્મ ઉપર મળે છે પણ ત્યારે કઈ આપણે બહુ રસ દાખ્યો નહોતો આપણે માન્ય છીએ તો શું હોય જોવાનું त्यारू आ मगजम तो ये, वाद ये धर्मों विचारी आजे तो ख्रिस्ती धर्म एम घना फाटाओस्म धर्म में अपने लगे मुस्लिम बिरादरों एक है यहाँ के फाटा है जम जन... હવે ઘણા લોકોને ખબર નથી ને ઓમ વિશાળ જ્ઞાન હોય સંપ્રદાય વિશે બહુ જ્ઞાન ન હોય અમે રાજકોટના અખબારમાં એક ભાઈ લખે છે જ્યારે જયારે ત્યારે બે ત્રણ વાત લખે આમાં ફાટા પડી ગયા આમાં ફાટિયા પડી ગયા અને સામેના સંપ્રદાયમાં પણ છ હાથ ફાટા પડી ગયા બીજું આમ છે તેમ છે અરે ભાઈ અમે બીજાઓમાં હાડા ત્રણસો ફાટા છે તમને ખબર નથી અને પાછા વળી એમ કે એક જ સહજાનંદ સ્વામી ભજે છે તો એકબીજા એકબીજા નથી સહજાનંદ સ્વામી એકને ભજે છે પણ વિચારધારા ઉત્તર દક્ષિણની હોય કોંગ્રેસ ને ભાજપ ક્યાં મળે અને આ વિચારધારા જ મળે નહીં આખી બધી વસ્તુ જુદી હોય પોતાના ઈષ્ટદેવ હોય એની વિચારધારાથી પણ વિપરીત વિચારધારા હોય હવે એકબીજા એકબીજા કેમ ફાવે બધું એટલે સૌ સૌનું ભજન કરે કરવા દો ને એકલો હાલતા હશે એ કાંઈ ન કરો તો કાંઈ આખા દેશમાં બે જ મુખ્ય પાર્ટી રાખો ને તોય દેશમાં કઈક વ્યવસ્થિતતા ગોઠવા છે એનું કરો બે જ પાર્ટી આ નાના પ્રાદેશિક પક્ષો એ બધા કેટલાય બધા ગોલમાલ પૈસાથી ખરીદી ના પક્ષો કરો ને સરખું ચાલે તો ઈસ્લામ અને ખ્રિસ્તીમાં અનેક ફાંટાઓ છે તમને જાણીને આશ્ચર્ય થશે કે મૂળભૂત રીતે પુનર્જન્મમાં ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ નથી માનતા પણ એના કેટલાય ફાંટાઓ આજે પુનર્જન્મમાં માને છે એક તમને બહુ સરસ વાત કરો ફ્રાન્સમાં નાનું બહુ વિચિત્ર હોય એ લોકોના તો પ્રસિદ્ધ લેખક થયા ફ્રાન્સના એનું નામ છે કેમાયલ પ્લે કેમાયલ પ્લે મે એક પુસ્તક લખ્યું છે લીન કોનું ફ્રાન્સમાં લેખકે એક પુસ્તક લખ્યું છે એમાં પણ એમણે ઘણી બધી સત્ય ઘટનાઓના આધારે આ બધી વિચારણાઓ કરી એમાં એક પ્રસંગ લખ્યો છે ફ્રાન્સના સેનાના કેપ્ટન એનું નામ છે સેનેગલ સેનેગલ એના ઓરડામાં સૂતો છે મને બહુ ગેમો આ પ્રસંગ આ કોઈ આપણા દેશમાં જીન્મો નથી આપણી રૂઢિ એની કોઈ ખબર નથી છતાં સામ્યતા તમે જોઈ કારણ કે સત્ય સત્ય જ હોય છે ત્રણ ને બે પાંચ એ સત્ય છે જેટલાને એ સત્ય લબ્ધ થયું હોય એ બધા જવાબ કેટલો આવે પાંચ જ આવે પણ જેને ખબર નથી કોઈને ત્રણ જવાબ આવે કોઈને ચાર આવે ખોટામાં અનેક વિધતા હોય છે સત્ય હંમેશા એક જ હોય છે વેરાયટી હોય છે સત્ય તો એક જ હોય તો સેનેગલ કેપ્ટન સેનાના એ પોતાના ફ્રાન્સ દેશમાં એના ઓરડામાં સુતા છે અર્ધી રાત છે ઘસાત ભર ઊંઘમાં છે એવી અર્ધી રાત ભાંગી હશે ત્યારે એની છાતી ઉપર કોઈ ચડી બેઠો અને ભયંકર એને આમ ગભરાવણ થઈ ગભરાય નહીં સ્વાભાવિક અધી અડધી રાત અને આમ છાતી ઉપર કોઈ ચડી બેસે એકદમ આમ હાફળો ફાફળો થઈ પેલો જાગી ગયો જાગીને જ્યાં જોવે ત્યાં બાજુમાં એના દાદીમાં ઉભા થાય આ સેનેગલ વિચારે દૂર ગામડામાં એને દાદીમાં જીવિત છે થોડા વખત પેલા એને મળીને આવ્યો છે દાદી ઉપર એને હેત બહુ છે દાદીમાં આ દીકરાના દીકરા ઉપર બહુ છે ગ્રાન્ડ તો એ તો દૂર ગામડે જીવિત છે આખો ઓરડો પેક છે સ્ટોપર લાગેલી છે દાદીમાં અહીંયા ક્યાંથી મારી છાતી ઉપર ચડી બેસું પછી હું જાગી ગયો સામે ખૂણામાં ઉભા રહી ગયા એટલે તમે એમ જ્યાં કહ્યું ત્યાં દાદીમાં બોલ્યા કે બેટા હું તને અલવિદા કહેવા માટે આવી છું હવે હું ને તું ક્યારેય મળી નહીં શકીએ એટલું કહ્યું એટલે આ એકદમ થઈને એમને પગે લાગવા માટે જેવો પથારીમાંથી ઉભો થવા ગયો એટલે દાદીમાં અદ્રશ્ય થઈ ગયા ઓરડ તો બંધ જ છે સેનાનો કેપ્ટન આખી ઘટનાને એટલી બધી વિચારે ન ઊંઘ આવે ન કઈ ઉત્તર મળે શું છે આ બધું કાઢી સવાર પડ્યું જાગ્યો ત્યાં જ એને ટેલિગ્રામ એટલે કે તાર મેળ્યો ગ્રાન્ડ મધર ઇઝ એક્સપાય અને એનો જે સમય લખ્યો હતો તમારા દાદીમાંનું અવસાન થયું છે સમય લખ્યો હતો તારમાં એ समय मृत्यु न थोड़े क्षणों पी आने त्या दादी मत आधु मैंने आ बहुज भारपूर्वक आ सत्य घटना वर्णन लेर ने कर अर्थ य आत्मा अविनाशी है चे। चेतना मरती ये कोई केमिकल रसायण આપણે તો હિન્દુ ધર્મમાં માનીએ જ કે પુનર્જન્મ છે ને આત્માવિનાશીશ આ મેં તમને જે નથી માનતા એમાં પણ કેવા સંશોધન થયા છે એટલા માટે કે હું કઉ છું આ કે આપણે ત્યાં સ્વામી સચ્ચિદાનંદજીને વાંચનારો ઘણો મોટો વર્ગ ખરો એટલે મારે એટલી ભલામણ છે સચિદાનંદજીની ઘણી વાતો સારી હશે પણ બધું બ્રહ્મ વાક્ય માનીને સ્વીકારી ન લેતા જોકે એ પણ એટલા જ ખુલ્લા દિલના છે કે મારી વાત તમારે બધી બ્રહ્મ વાક્ય માનીને સ્વીકારવી નહીં પણ જે એનામાં જોડાયો હોય એ લગભગ બધું માનવા જ તૈયાર હોય એટલે એમના માટે આપણે આ વાત કહીએ છીએ કે બધી જ વાત સ્વામીજીની માનવા યોગ્ય નથી એમની રીતે બધી એમણે લખી છે એના બધા આશયો જુદા છે એટલા એટલે આ બધી વાતો આત્મા છે પુનર્જન્મ છે ए बधी वस्तु सच्चा त्या महाभारत भागवत रायण गीता बदा में पुनर्जन्म कथाओ है भागवत ने अंदर नरद जी त्रन जन्मों की कथा है पेला गांधर्व था पी दीपुत्र थी ब्रह्मा पुत्र मानसपुत्र थे ભરતના ત્રણ જન્મની કથા છે ચક્રવર્તી ભરત મહારાજ હતા પછી વાસના રહી હરણના બચ્ચામાં એટલે હરણનો જન્મ મેળ્યો અને પછી ફરીથી બ્રાહ્મણને ત્યાં જન્મ્યા પણ ખબર પડી ગઈ કે આ બહુ ડાપણ કરવામાં સાર નથી સંસારમાં એટલે જાણી જોઈને ગાંડાને જેમ વર્ત્યા અને ભગવાનમાં મન દઈને ભજન કર્યું એટલે એ જળભરત કહેવાય તો જય વિજય વૈકુંઠના પાર્સદ હતા પણ શ્રાપ થયો અને એમના ત્રણ ત્રણ જન્મોની કથા પણ આપણા પુરાણોમાં છે કે જે હિરણાક્ષર હિરણ થયા પછી રાવણ અને કુંભકર્ણ થયા અને પછી દંતવક્ર અને શિશુપાલ થયા તો મનુષા જે છે એ જ મહારાજા દશરથ અને કૌશલ્યાજી થયા આવી ઘણી કથાઓ આપણે ત્યાં ભાગવત રામાયણ વગેરે ગ્રંથોમાં બધે મળે છે પણ આ તો બહુ જ દૂરના વર્ષોની વાત છે ને નજીકના વર્ષોની અને થોડી તમે આ બે પ્રસંગો હું કહીશ કદાચ તમે સાંભળ્યા જશે પણ આના કોન્ટેક્સ્ટમાં નહીં સાંભળ્યા હોય પુનર્જન્મના કોન્ટેક્સ્ટમાં સંતના આશીર્વાદના કોન્ટેક્સ્ટમાં સંદર્ભમાં સાંભળ્યા હશે આ પુનર્જન્મના સંદર્ભમાં તમે સાંભળજો તમને એક નૂતન રસ મળશે અને એક નવું કંઈક સ્પાર્ક થશે सौराष्ट्र कालसारी गांव कालसारी गो हरिभक्त एम एक हरिभक्त जुनागढ़ स्वामीनायण मंदिर ने एक खेतर भेट आप खेतर वखोबू करवे कई उत्पादन आए ये गरीबों ने देवनी सेवा वी डूंगर श्री भगत कर पार्षद ने गुणातीत्यानंद स्वामी कालसारी खेतर मे मोक्या ભગત બહુ સારા શ્રીજી મહારાજ અને સ્વામીની વિશે ખૂબ એ વર્તન પણ એવું ઉપાસના આજ્ઞા પણ એવી તો બળપૂર્વક સહજાનંદ સ્વામીનો મહિમા હોય જ એટલે ગામના બધાને બોલાવે હરિભક્તોને વાતો કરે બીજાને પણ વાતો કરે એમ કરતાં કરતા ઘણાને સત્સંગ થયો સેવા ભાવનાથી ખેતરમાં પછી એ બધા કામ કરતા હોય ત્યારે પાછા ભક્ત એને ડુંકસી ભગત એને ભગવાન સ્વામિનારાયણની વાતો કરે અને બળ ખૂબ કાલસારીમાં પછી સત્સંગ જામ્યો વખત જોવા માટે હરિભક્તો નો ઝુંડ તો ભેળું થઈ જાય ગુણાતીત બાપ પધારતા હોય એટલે પછી શું કહેવાનું રોમ રોમ આમ જો સહજાનંદી એવા એ સંત તો ત્યાં ખેતરે નાહ્યા પછી બેઠા બધો અહેવાલ ડુંગરસિંહ ભગતે સ્વામીને આપ્યો પછી ડુંગરસિંહ ભગતે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી આ ગોવિંદભાઈ જ્ઞાતિય કોળી હરિભક્ત બહુ સારા સેવાભાવી પણ એકલા ભજન પણ એનું બાવન વર્ષની ઉંમર થઈ છે પણ દીકરો નથી એમને પોતાને મનમાં કાંઈ નથી પણ હવે બૈરાનો સ્વભાવ એટલે ઘરના થાય કે આપણને સૌ વાંજિયા કહે છે તો આ મેણું ભાંગે તો સારું તો સ્વામી જો આપ કૃપા કરો તો દીકરો થાય કે સારું લાવો જળ તુંબળી ભરીને પાણી આપ્યું ગુણાતીતાનંદ સાંઈબ ઊભા થયા અને ચાલતા થઈ ગયા હવે બધા જુએ કે આ શું છે તો ત્યાં એક ટીમ્બરવાનું બહુ જ મોટું ઝાડ હતું સ્વામી ત્યાં આવીને ઉભા રહ્યા અને ટીમ્બરવાને ભગવાનને શરણે લીધો વર્તમાન શરણાગત મંત્ર બોલીને અને ટીમ્બરવાને સત્સંગી કીર્યું અને પછી સ્વામી પાણી છાંટીને કહ્યું લ્યો આ ટીમવાનું ઝાડ કાપી નાખો આમાં રહેલો જે જીવ હતો એને એમ ગોવિંદભાઈ ઘેર મોકલો છે દસ મહિને એને દીકરો થશે દસ મહિને એક્ઝેટ ગોવિંદભાઈ ને ત્યાં દીકરો કયા પ્રમાણે થયો નામ પાડ્યું ભીમભાઈનું गोविंद भाई तो ये थड़ बराबर जितलू सारू सीधू सोटा जाडू थड़ य कापी गरी घेर पहुंचाड़ी थोड़िया में साने उभ राखी दीदी थी समय जाता तो दीको थोड़ा स्वामी कहू तो दस महीने थे दस महीने दीकरा ना जन्म थे ભીમભાઈ ધીમે ધીમે મોટા મેં થાવા કાલસારીમાં પણ સત્સંગ વધ્યો પછી હરિભક્તોએ વિચાર્યું કે આપણે મંદિર કરવું છે તો મંદિર પણ થયું પછી એમાં જૂના મંદિરોની સિસ્ટમ સામે સિંહાસન હોય તો પછી આટલા સુધીમાં એક માળિયું કરે જેના ઉપર ઠાકોરજીની ચીજવસ્તુ હિંડોળાની વગેરે રહે તો એ માળિયો કરવા માટે મોટા મોટા લાકડાના પીઢિયા જોઈ તો એ ગોવિંદભાઈએ પેલું જ સ્થળ લાવ્યા ટીમ્બરવાનું અને એના પાટિયા બનાવી પીઢડા બનાવી ત્યાં માળિયામાં જ જડી અને માળિયું બનાવ્યું ભીમભાઈ આગળ જતા સમજના થયા ભજન કરતા થયા પણ એ પીઢડું જે પાટિયું ટીમરવાનું એની નીચે એક પગાર ઉભા રહી શ્રીજી મહારાજની મૂર્તિ સામે જોઈને ભજન કરે અને પોતાના મનને ઉપદેશ આપે કે મનમાં પહેલા તો આ હતો સ્વામી નારાયણ થયો છે એમનું અખંડ ભજન કરી લેજે ધર્મમાં રેજે આવો સતત ઉપદેશ આપતા અને ભજન કરતા એ પીઢડો આજે પણ ટીમરવાનું પાટિયા એ આજે પણ કાલસારી મંદિરમાં છે હવે કોણ કહે પુનર્જન્મ નથી બીજો કિસ્સો એ તમારે જાણીતો જ છે મહાનુભાવી પધારે હરિભક્તો ઘણો સમુદાય અમારે મંદિર કરવું છે સ્વામી મેં મંદિર આદર કર્યો મંદિર પૂરું થયું પણ માળવાનું લાકડા જોઈએ મોટા પીઢડા જોઈએ તો કીધું કે એના માટે લાકડું જોઈએ મોટા ઝાડ કાપવા પડે તો કોઈ કીધું એ ક્યાં છે કોઈએ बाजू में अंबई दास वाड़ी है ते लीम खूब छ अंबईदास जो लीमड़ा आपे तो आप मंदिर आख जाए बहुत सरस काम थे लीमड़ा तब एक जुओा महो बीजो महो तीजा महो एवं लीमड़ा है आवा सीधा ने सरस लीमड़ाओ बीजे कमी के हालो अपने नावा जाए વાડીયા નાવા પધારા લીમડાની હાઈ આમ જોઈ ને સ્વામી અમારા લીમડા ગજબ ના છે આવા વ્યવસ્થિત લીમડા ક્યાંય જોયા નથી વાંકા સ્વામી ન થયું કે જે તો આમ મંદિરના કામમાં આવે એવા એટલે ધીમેક બેઠા નાયન અંબેદાસ પટેલ બેઠા સંતો હોય એટલે જે આવે એને સત્સંગ નહીં અંબરદાસ સામે બેઠા એટલે સ્વામી ધીમેક થી કહ્યું કે અંબરદાસ જે હા બાપા આ મંદિર થાય છે તો એના માટે લાકડું જોયે લાકડા માટે આ લીમડા અમને બહુ ગઈમાં છે જોઈ છે ના મહારાજો બોલશો જ નહી આ લીમડા તો મેં મારા દીકરાની જેમ ઉછેરી મોટા કર્યા છે મારા ખેતરમાં આ લીમડાની હાર્યું છે એવી તમને જો કે હાર્યું દેખાય તો મારી છાતીમાં ડામ દો આવા લીમડા તમને મળે નહીં ના તે આ મારા દીકરા તુર્યા એ કઈ લીમડાની કોઈ ડાળી ના કાપી શકે સામે એટલે એ કાપવાની વાત રહેવા બીજી વાત કરો મા સ્વામી મૌન થઈ ગયા હવે શું કરું કેવા જેવું કઈ દીધું એને ડાળી ન કાપવા દે થોડ કાપવા દે એટલે સ્વામી મૌન થઈ ગયા બાજુમાં ઘરિભક્તિ બેઠા થાય એમણે સ્વામીને કાનમાં કીધું કે સ્વામી અંબઈદાસને દીકરા કોઈ નથી સંતાન કોઈ છે નહી તમે જો એને દીકરા આપો તો મને લાગે છે કે તમારે જોશે એટલા લીમડા આપશે દીકરા કોને નોજ આખે લીમડો લીમડો બને દીકરા હોય એટલે રોકડા કામ એટલે કે શું નથી એટલે કે પટેલ તમારે દીકરા નથી હા નથી એક મારે ખોટ છે બાકી તો જોવાના વાડીનો પાટડો એ મોલા લેરાય છે પણ દીકરો નથી મા બાપ એનો દુઃખ ભારો ભાઈ સ્વામી કે જેટલા લીમડા આપો એટલા દીકરા આપું હે તમે વિચાર કરો એક તો સંત ની મહાનતા અને સહજાનંદ સ્વામીની આ પરંપરા જેટલા લીમડા આપો એટલા દીકરા આપો અરે મા તો તમારે જોઈએ એટલા લઈ જાઓ સ્વામી ક્યાં મંદિર નું કામ છે ઝાઝા લીમડા જોઈએ પટેલ પછી બહુ વસ્તાર સાચવો હારો નહીં એટલે સ્વામી કે જો એમ કરો પટેલ તમે જેટલા લીમડા આપો એટલા દીકરા તમને આપ્યા પણ એમાં આપણે ભાગ પાડીએ અર્ધા અમારા ને અર્ધા તમારા એટલે શું અર્ધા સાદુ થઈ જાય અમારી સેવામાં ભગવાન ની સેવામાંન સત્સંગ ની સેવામાં જીવન ગાળે ને અર્ધા તમારો વારસો જાળવે તો કઈ વાંધો નહી મા બહુ સારું કર્યું લ્યો અને મહાનુભાવાનંદ સાહેબ વર્તમાન ધરાવતા જાય અંબાઈ ને દાસ ને ત્યાં એ જીવને મોકલતા જાય સાત લીમડા કાપ્યા તો સાતે એ સુથાર હતું એમણે કીધું કે મા બાપ બસ આટલા લીમડામાં આપણું મંદિરનું કામ પૂરું થઈ જશે તો હરિભક્તો કે અર્ધાનું વાત થઈ જાય માંથી થોડા થાય છે ને કે ઈ હું કોઈ ના જાણવું મને કઈ ખબર નથી પણ આ મંદિરનું કામ સાત માં પૂરું મહાનુભાવાનંદ સામે કે મંદિરનું કામ પૂરું થઈ જાય તો આપડે આઠમું કપાય નઈ કારણ કે મંદિર માટે આપણે વાત કરી છે હવે તો પણ સ્વામી આ સાત ના ભાગ કેમ થાય છે એ બેઠા છે ને મહારાજ એ બધું સંભાળી લે છે આપડે હવે આપણે જે સ્વામી નારાયણ હાલો લીમડા હાથ લઈ લ્યો કેવું તમે વિચાર આવી બધી ઘટનાઓ હોય છતાંય મૂર્ખા એમ કિ સત્સંગમાં કઈ નથી ભગવાન જેવું કઈ નથી સમય ગયો મંદિર સાત લીમડામાં કામ થયું સ્વામીના કહ્યા પ્રમાણે એક પછી એક અંબરદાસ સાત દીકરાના જન્મ થયા આઠમો ના આવ્યું અને સાત દીકરામાંથી સમય જતા ત્રણ સાધુ થયા ચાર ઘેરે રહ્યા હવે સાડા કરવાના ને એટલે કોઈ કોઈને બધા વાટ જ જોઈ રહ્યા હોય કે આનું અર્ધું કેમ થાય છે પણ જોવો ઠાકોરજી કેવું કર્યું ત્રણ સાધુ થયા ત્રણ ચાર ઘેરે રહ્યા એમાંથી એક ચોથો હતો ને એને ચાલીસ વર્ષે એવો વૈરાગ ઉપજો કે બધું સાધુ આગળનારાયણ માં સાધુ થયા ચોથા ને ચાલીસ મેલીસ વર્ષ વૈરાગ ઉપજો એ બધું મૂકીને કાળુપુર મંદિરે પાછા સાધુ થયા અને ચાલીસ વર્ષ જીવા ચાલીસ સંસાર માર્યા વર્ષ અને ચાલીસ વર્ષ સાધુ માર્યા થઈ ગયા એક્ઝેક્ટ તમે વિચાર તો કરો રૂવાડા ઉભા થઈ જાય એવી વાત સાડા ત્રણ સાડા ત્રણ એક સંત બોલીને વયો જાય છે પણ ભગવાન જાગે છે પછી અને એ લીમડા સાધુ એની પરંપરામાં પણ જે એના શિષ્યો થયા એ કાળુપુર સ્વામિનારાયણ મંદિરમાં લીમડા સાધુ કેવા હતા સુધી હતા પછી એની પરંપરા રહ્યું એટલે જતું બાકી હમણાં સુધી લીમડા સાધુ કેવા હતા બોલો આ થોડી કઈ કર્ણોપ કરણો વાત છે પુરાવા સાથેની વાતો છે तो आ रीते अपने त्या पुनर्जन्म आत्मा अखंडता अमरता कथाओ है एचारू है कि आ जीव गर्भवास लकचोराशी एम भटके से शा शा पुनर्जन्म दरिया करे ये पुनर्जन्म छूटवा उपाय शू बस हमें आ मुद्दा पर आप विचार આગળ જે પુનર્જન્મ વાતો કરી તમારા માટે નથી કરી તમે તો જાણો જ છો પણ ઘણા એવા હોય છે આપણે ગઈ સભામાં એક ભાઈ ખાલી આ પ્રકાશભાઈને સેજે છે જે પ્રશ્ન પૂછો તો એ કે તમે લોકો આત્મા અખંડ છે અમર છે માનો છો પુનર્જન્મ છે એ બધું માનો છો એને આગલે દિવસે પૂછ્યું આગળ એમણે એમ કીધું કે મને આવું બધું અમે માનીએ છીએ પણ તમે સભામાં આવો આવ્યા આપણે એ ગયા શુક્રવાર એ જ વાતો કરી તું એ લોકો આમ જ થઈ ગયો આપણે એ જ વાતો કરી છે જે આવી રીતે એમને તો બહુ જ સારું લાગે ને એકને પણ જો એને પ્રશ્નનો જિંદગીનો સમાધાન મળી જતો હોય તો આપણા માટે બહુ ફર્ક નથી પડતો એના માટે બહુ ફર્ક પડે છે હવે આપણે વિચારવાનું એ છે એમાં આપણે પણ વિચારવા જેવું છે पुनर्जन्म शायद लक्षि जीव शराय चक्री निकलो शू पेली कथा कहू सात मुकी दष्टावक्र महाराज ने जनक महाराज सत्संग करता हुं? अष्टावक्र महाराज गुरु और जनक महाराज एम शिष्य सत्संग चाली रहा अष्टावक्र गीता है एम सत्संग करता करता अष्टावक्र महाराज ऋषिए जनक महाराज ने एक दिवस कह जनक साबड़ो एक जंगल तो जंगल में एक ऋषि रहता था એ ઋષિને એક પુત્ર હતો ઋષિપુત્ર ઋષિપુત્ર જેમ જેમ મોટો થતો ગયો એમ બધા સંસ્કાર ઋષિપુત્ર આપતા ઋષિ પણ જેમ જેમ યુવાની આવતા માંડી એટલે છે જે ઋષિએ એમના પુત્રને કહ્યું જો બેટા આપણે જંગલમાં રહેનારા ફળફૂલ ખાનારા શાસ્ત્ર અધ્યન વેદા અધ્યયન કરવા ઈશ્વરની ઉપાસના કરવા આપણે તપસ્વી આપણું આ જીવન છે ને એમાં આપણને પરમ આનંદ છે ને એ જ પરમ સત્ય છે હા પિતા એમાં કંઈ વાંધો નહીં પણ જો એક યાદ રાખજો આ સામે દૂર એક માયાવી નગરી છે એ માયાવી નગરીની તરફ ક્યારેય જતો નહીં નગરીમાં પણ ક્યારેય જતો નહીં એની સામૂ ક્યારેય જોતો નહીં એના વિશે ક્યારેય વિચારતો નહીં એ રસ્તો જ લેતો નહીં વળી થોડા દિવસ થાય એને ઋષિ અને ચેતવે આ બાજુ માયાવી નગરી છે એ બાજુ તો ક્યારેય જતો જ નહીં ભૂલે ચૂકે એ રસ્તે ચડી ગયો પાછો વળી જજે આપણું ભલું જંગલ ને ભરી આપણી સાધના પણ માયાવી નગરીમાં ક્યારેક પ્રવેશ કરતો નહીં હવે રોજની નિષેધની વાત હંમેશા આકર્ષણ પેદા કરે કોઈ પણ તમે બહુ જે વસ્તુ ના પાડો એ જોવાની એની ઈચ્છા થાય છે ઘણા લોકો પોતાની પિક્ચર અને ફિલ્મ અને કોઈ પણ પ્રોડક્ટ બઉ એડવર્ટાઈઝ કરવી હોય ત્યારે જુદી રીતે કરે એટલો બધો વિરોધ જગાવે ને કે કુતુહલ લોકો એ પુસ્તકના જમાનામાં ઋષિ તો ભલે ભોળે ભાવે કેતા મારો દીકરો બચી જાય મારી નગરીથી એટલે પણ આમને રોજ કે એટલે એને નિષેધ આમંત્રણ ગયા બસ એટલે નિષેધ વિધાન થઈ જાય બે નકાર એ હકાર પેદા કરે ખબર છે પેલા ઋષિપુત્ર થાય કે મારો બાપ ના કેમ બહુ પાડે છે શું છે એવું જોવાની લોય છે ને તો એક દિવસે બાપુજીને પિતાજીને ખબર ન પડે એવી રીતે ચૂપચાપ પેલી માયાવી નગરી જોવા માટે નીકળી ના પાડી પાડીને થાકી ગયા પણ હવે જે ના પાડ્યું એનો અમુક વસ્તુ તમે ક્યારેય ન ખાતા યાદ આવે આ બધું એવું છે એટલે જ આપણે શાસ્ત્રોમાં એમ કહે છે કે શ્રીજી મહારાજ પણ સરસ વાક્યનો પ્રયોગ કર્યો છે જે ગામ જવું નહીં એનું નામ જ શું પૂછ્યું એટલે જે નથી રસ્તે જવું તો એનો નિષેધાત્મક રીતે પણ એનું સ્મરણ જ ન કરવું વાત પૂરી થઈ ગઈ પૂરી થઈ ગઈ પછી એને યાદ જ નહીં કરવાનું જુદી રીતે પણ એટલે આ ઋષિપુત્ર જે માયાવી નગરીએ પહોંચી ગયો પાસે સામે જાય તમે અચાનક ગામડામાં રહેનારો માણસ અને ન્યુયોર્કમાં કે દુબઈ જેવી સિટીમાં બેસી જાય ઉતરી જાય ને એને જેમ ચાર આંખો થઈ જાય ટીડરની ટીડડાની જેમ બધા પ્લેનો આવતા હોય ને જાતા હોય કાચના આંખા મકાનો પાઘડી પડી જાય એટલા ઊંચા મહાલયો અને એ એવા ચાકા જેવા રસ્તાઓને સજ ધજ થઈને ફરનારા બધા નરનારીઓ બાળકો કિલોલ કરતી નગરી આ પેલો કી ઓહો આવી સરસ નગરી અને મારો બાપ મારો દુશ્મન છે તે મને આ જોવાની ના પાડે અરે જોવામાં જાણવા માં શું વાંધો છે આ જાય જોવા મળ્યું તો આપને ખ્યાલ આવ્યો કેટલી સરસ છે કેવા લોકો કેવી નગરી આ ખુશ થતો થતો નગરીમાં ફરે છે એમાં ગલીમાં એટલે કે સ્ટ્રીટમાં નિવાસ તો એમાં એક રાણી જરૂખામાં બેઠેલી ની આ બ્રહ્મચારી ઋષિકુમાર વનવાસી યુવાન અવસ્થા અને નિર્દોષ ચહેરો હોય અને નિર્દોષ મન હોય એનું સહેજી આપણને આકર્ષણ બહુ થાય બાળક વાલું શું કામ લાગે છે નિર્દોષ છે એટલે બધાને ગમે બાળક આ ભલે યુવાન હતો પણ નિર્દોષ બાળક જેવું ચિત્તે અને યુવાન અવસ્થા હતી એને પેલી રાણી જરૂખામાં બેઠેલી અને રાણીને મેલે રાજા ક્યારેય પધારતો નહોતો અને વિષયથી આકુળ વ્યાકુળ હતી અને એમાં આ બ્રહ્મચારી ને જોયો અને એ બ્રહ્મચારી મોહિત થઈ એટલે તરત પેલી દાસીને કહ્યું કે તું પેલા બ્રહ્મચારીને બોલાવીને ભોજન પૂજન કરવાનું હશે તો આપડે જવાબ કઈ વાંધો રહેચારો સાવ અલ પેલી દાસી તો રાણીના શૈન અંદર પેલા બ્રહ્મચારી મૂકીને દાસી નીકળી ગઈ અને રાણી તો એ જ આશય હતો એનો ખરાબ આશ્રય હતો વિષય સંસારીનો એટલે અમને બ્રાહ્મણ પુત્ર ને બાજુમાં બેસાડી અને જેવી ચેસ્ટાઓ જેવી વાતો એ બધી તો ઋષિકુમાર પણ યુવાન હતો અને સંકેશ્રમમાં તો એમાં આકર્ષિત થયો અને એમાં એને સારું લાગ્યું પણ થયું શું જ્યાં બેઠા છે ત્યાં દાસી આવી ખબર આ પાક મહારાજા પધારે છે સમ્રાટ આવે છે આપને મેલે ક્યારે આવતો નતો અને આજે સમ્રાટ વધારે છે અમુક ના નસીબ એવા દાસી આવીને ખબર આપ્યા જ્યાં જોયું ત્યાં દરવાજે જ મહારાજા ઘોડા ઉપરથી ઉતરી ગયા આવે એટલી જ વાત અને આ રાણી હવે ગભરાણી હવે શું કરું જો અહીંયા આવી જાય અમને બે ને રાયરાઈ ટુકડા કરીને કાપી નાખે હવે કરવું શું અને સ્વાર્થી માણસ હોય ને એ તમને પૂજા પણ કરે હત પણ કરે સ્વાર્થ સરતો હોય તો પૂજા પણ કરે પગ પણ ચાટે અને જો એનો સ્વાર્થ સરતો હોય તો હત્યા પણ કરી નાખે એટલે હવે તો આને મોત આવી ગયું એટલે પેલા બ્રહ્મચારી હાવ ભોળો તો ગેલેરીમાં બાજુમાં એ જાજરું હતું તે દિવસે કઈ એટેચ બાથરૂમ વાળા કઈ રૂમોની સગવડતા કઈ સમાજમાં નહોતી વિકસિત થઈ એટલે તમને ખબર હોય તો એ એક બાથરૂ ઝાજરું જેવી ઓરડી હોય અને એમાં વચ્ચે પાઇપ હોય હવે બીજી ત્રીજે માળે હવેલી એટલે એનો કેટલો લાંબો પાઇપ હોય અને છેક નીચે એ પાઇપ જાય મોટું ભૂંગળું હોય એટલે એમાં ઝાડા પેસાબ બધું જાય એટલે પછી છેક જ્યાં નીચે પડે ત્યાં એ ચોકડી જવું હોય અને ત્યાં ભંગી લોકો એને તમે જોયું છે ગામડામાં ઘણા વર્ષો પહેલા જોયું છે ભંગી લોકો એ બધો કદડો છે એ ભરીને માથે ઉપાડીને લઈને સાફ કરે આ સિસ્ટમ એટલે એવું જાજરું એ જાજરુમાં આ બ્રહારી ને ધક્કો મારી દીધો અને પેલા પાઇપમાં નાખી દીધો એટલે પાઇપમાંથી નીકળી એને એમ કે નીકળી જાય એટલે ત્યાંથી ભાગી છૂટશે એટલે વાત પૂરી કોઈને કઈ ખબર પડશે નહી આ કોણ કે છે અષ્ટાવક્ર જનક મહારાજને કે છે એટલે પેલા પાઇપમાં જાજરૂના પાઇપમાં પેલા બ્રહ્મચારીને નાખી દીધો બ્રહ્મચારી જાજરૂમાં ઊંધે માથે ગયો પણ હવે જતા જતા નીકળી ન ગયો પાય ને એમાં અટવાઈ ગયો ઊંધે માં કેટલાય વખતનો મળમાન ચારે બાજુ મળ ભરાય ગયા એટલો પીસાયો ન ઉપર જઈ શકે ન નીચે જઈ શકે ન શ્વાસ લઈ શકે માંડ માંડ જીરા જીરા જરા જરા શ્વાસ લેવાય મોઢામાં મળના ડૂચા ઈ કેટલાય પચા પચા વરના ભરી ગયા ગંધ મારે એવા મોઢામાં મળ નાકમાં મળ કાનમાં મળ બોલવું હોય તો ચીસ પૂરવી હોય તો બોલાય નહીં મળથી બધું ભરાઈ ગયું ખાલી જીવિત રે એવી અને પેલો પોકાર કરે કે મેં મારા બાપનું માન્યું નહીં મારો બાપ એ મારો ગુરુ જે ગણો તે મેં એમ ન માન્યું એનું આપ પરિણામ થયું હે ભગવાન હવે મને તમે બચાવો તો બચો અને પોકાર કરે છે પ્રભુ મને બચાવો કોઈ પણ હિસાબે મને બચાવો આમાં તો જીવવું જતું નથી આના કરતાં નરક કદાચ સારું છે હવે આમાં મારે શું કરે મને બચાવો મને બચાવો રાણી તો પછી તો શું છે એના કામ માં વ્યસ્ત થઈ ગઈ અને કઈ પર્સનલ બાથરૂમ તો નહોતું જાજરૂટ કેટલી રાણીઓ કેટલું એ બધા આવે જાડા મૂત્ર કરે અને ઓલે માથે પડે દશા જુઓ તમારે ઓલો ઋષિપુત્ર ક્યાંય પશુઓ મળ્યો હોય તો ત્રણ વાર નાઈ નાખનારો પવિત્ર રહેનારો માણસ એના માટે દિવસમાં કેટલી વાર ધમધોકાર આ બધું વરસે અને પેલો ચિત્કાર કરે અંદર કરે હે પરમાત્મા હે મારા નાથ હે પારારે કૃપયા ભારે પાહી મુરારે તમે બચાવો નાથ હવે મને બચાવો હવે આમાં શું થયું બે પાંચ દાડા થોડા દાડા ગયા ને તો ભાઈ આવે પણ ત્યાં માલ જુએ નહીં કાંઈ કારણ કે આ વચમાં હલવાયેલો બધું એના માંડકાયેલું એટલે બંધ કરી દીધું લબાચો કઈ નીચે આવતો નથી હવે આનો શું છે એટલે એને અંદર હાથ નાખ્યો હાથ નાખ્યો બ્રહ્મચારી જતા હાથ માર્યો તે આને કે આમાં કઈક છે એટલે એને ખેંચ્યું એ ખેંચું એનો બ્રહ્મચારી નીકળો અને એ તો હું જાણી ભૂત પ્રત કે શું એ હજી વિચારે ના વિચારે ત્યાં તો બ્રહ્મચારી ને ભલી છૂટી ગામ ને બહાર જેમાં જઈને કુદી કાઢ્યું એ કદડો ધોઈ ધોઈ મરી ગયો વિચારો આટલી વાત કઈ અષ્ટાવક્ર અટકી ગયા જનક મહારાજ પૂછ્યું મહારાજા જનક હવે એ બ્રહ્મચારી કોઈ દિવસ માયા નગરીમાં જાય અરે જાત શું કરો છો અને પેલી ગલી માં જાય અરે એની બાજુ જોવે નહીં મહારાજ ખો ભૂલી ગયો કયો અને કદાચ જાય ને પેલી ગલી નીકળે અને પેલી મહારાણી બોલાવે તો એને બંગલે જાય ના જાય કોઈ દિવસ ના જાય ગમે તેવા આકર્ષણ આપે તોય ના જાય ના જાય ને એ બ્રહ્મચારી પાછો ગયો શું મહારાજ આપ કહો છો પ્રભુ હા એ બ્રહ્મચારી પાછો થોડા દિવસ થયા પાછો ગયો એ જ નગરીમાં એજ ગલીમાં એ જ રાણી પાછે પાછો ગયો ગયો પાછી જ ઘટના એમ જ ઘટી અને પાછો એને પાઇપમાં નાખ્યો પાછો હલવાનો પાછો નીકળ્યો પાછો પાછો થોડા દિવસો ગયો પાછો એક ગલીમાં બોલાવ્યો નાખ્યો ઊંધે પાછો પેલા ખેંચ્યો અને પાછો નીકળ્યો પાછો ભૂલ્યો પાછો ગયો પણ શું મહારાજ આટલી બધી ભયંકરતા પસાર થયેલો એ બ્રહ્મચારી મૂર્ખ ને અને તોય પાછો ફરી ફરી ને ત્યાં જાય તો કે હા ગયો ને અરે મહારાજ શું વાત કરો મતલબ મતલબ એ જનક મહારાજ કે આ જીવ એ સ્ત્રીમાં આશક્તિ થઈને વારે વારે માતાના ઉદર માં મથે લટકે છે અને હે ભગવાન મને આમાંથી છોડાવો હું તમને ક્યારેય નહીં ભૂલું હું તમને ક્યારેય નહીં ભૂલું હું તમને ક્યારેય નહીં ભૂલું હું તમારી આજ્ઞા ભૂલી ગયો તમારી ભજન ભૂલી ગયો એટલે મારી આ દશા થઈ છે હવે આ માર્ગે જોવે કે ચ ચડે બીજો મને આમાંથી મુક્ત કરો ભગવાન એને મુક્ત કર્યો પાછો ભૂલી ગયો પાછો ફરીથી સ્ત્રીમાં આશક્તા ફરીથી વિષયોમાં આશક્તા ફરીથી પાછો એ જગ્યાએ જવું ફરીથી જેમાં બંધાવાનું ફરીથી માતાના ઉદરમાં જવાનું ઊંધે મટે લટકવાનું મણમૂત્રની ક્યારીમાં ઝૂલવાનું નવ મહિના દાયણ અને બહાર કાઢે વળી પાછો નાઈ ધોઈને સ્વસ્થ થાય વળી પાછો જાય વળી પાછો એક બાજુ વળી પાછો નીકળે આવી જ રીતે પુનરપી નામ પુનરપી जनाने जरे आ जीवना गर्भवास की कथा है केला नाखी एवं अष्टावक्र महाराजे जनक ने कहू भाई सांभो 20 वर्ष पहला आ कथा मैं वाँचेली ત્યારથી મારા મનમાં હતી કે મારે જ્યારે પુનરપિજનમ શ્લોકનું વિવેચન કરવાનું આવે ત્યારે મારે આ કથા કેવી છે વીસ વર્ષથી મેં મારા મગજમાં એમનમ રાખી પુનરપિજનમ પુનરપી મરણમ કેટલી જગ્યાએ શ્લોક મેં ટાંક્યો ને ગાયો ત્યારે આ કથા મને સ્પાર્ક થાય પણ હું કહું નહીં આ મારા એમને રિઝર્વર રાખી કે જેથી આખા શ્લોકનું વિવરણ કરવાનો આવે તેથી જ કેવી છે અને આજે મિરે કલ કે આજે આજે વીસ વર્ષે મગજ માંથી બહાર કાઢી ભલા આહ આ આ વીસ વર્ષે આ સંકલ્પ પૂરો થયો કે અદભુત કથા એટલે મને ચોટી ગઈ મગજમાં કે પુનરૂપિજન માટે અષ્ટાવક્ર મહારાજે જનકને કહેલી આ વાત અદભુત છે જે આપણા બધા જીવોની આ કથા છે જનક મહારાજને અષ્ટાવકરે કહ્યું કે જનક પૂર્વે તે જે જે જન્મ છે વિષયોની સ્ત્રીઓની ધનની પુત્રની પૌત્રની દીકરાઓની માનની મોટાની ખાવા પીવાની અનેક પ્રકારના વાસનાઓ એના કર્મો એના સંસ્કારો બાંધા છે એટલા માટે ફરી ફરીને આ જીવ માતાના ગર્ભમાં જાય છે માટે જો પુનર્જન્મ છૂટવું હોય તો આના ઉપર ધ્યાન આપવું પડે કારણ કે જેવા કર્મો અને જેવા વાસનાઓ એને લીધે જ પુનર્જન્મ થાય છે માણસ ગર્ભવાસ માં ભટકે છે પછી જેવા કર્મો એટલે કોઈ સ્વર્ગમાં જાય છે હા કોઈ ઉપર સ્વર્ગમાં કદાચ ન માનતું હોય તો એમ માનો કે પૃથ્વી ઉપર સરસ મજાના ભોગ છે તો સારા સુખી ઘરમાં જન્મ થાય મર્યા પછી એવા પાપ કર્મો હોય તો કે નર્કમાં યમ છે પણ ન મનાતી હોય તો પૃથ્વી ઉપર નર્ક ના ભોગવે એવા દેહ આવે ને એવી રીતે પીડાઓને પામે અને એવા કર્મો હોય તો મર્યા પછી માણસ જીવ પ્રેત યોનીમાં જાય જો આ પ્રેતની વાત કરીએ એ હું કઈ તમને ડરાવવા નથી કરતો કારણ કે ગણા શું લાગ્યા તમે વારે વારે પ્રેત યોનીનું પ્રતિપાદન શું કરો આજના ભણેલા ગણેલા જમીનમાં ભૂત પ્રેતની વાતો કરવી એટલે ઓર્થોડોક્સ જૂનવાણી બધું માને કોઈ પણ ડાયો માણસ ભણેલો ગણેલો કોઈ ભૂત પ્રેત ની વાત કરે એટલે એમ લાગે કે સત્ય હકીકત હોય એને મૂળતાને શું લેવા દેવા છે વસ્તુ હકીકત છે પણ એ લોકોને શું કહેવાનું થાય કે આની પાછળ બધા ભૂતની પાછળ બધા તૂત બહુ ચાલે છે ભૂતને નામે તૂત ઘણા ચાલે ચાલે चाले चालन चाल चलिए सेंस में हूँ कहतेव कई रीते तेज जु पांच सौ रूपया पांच सौ रूपयानी खोटी नोट बजार में फरे फरे य क्या फरे बजार में क्या साइ तो ખોટું સોનું બજારમાં ફરે ક્યાંક સાચું હોય બજારમાં ખોટા સાધુ ફરે પણ ક્યાંક સાચા હોય તો એમ ભૂત ક્યાંક સાચા હોય તો ફરે નહીતર બજારમાં ચાલે એ પુરાવો છે એમને કેમ તૂત ચાલે ભૂત પ્રયત્ન કહીને જયારે આવે છે ત્યારે કહીએ છીએ બાકી એનો કઈ શોખ નથી એ કહેવાની પાછળનો આશય શું છે એક જ વસ્તુ સચિદાનંદ દંતાલીવાલાએ લખેલું કે ભૂત પ્રયત્ની જો સાબિતી મળી જાય તો એક વાસતો નક્કી કે આત્મા મર્યા પછી પણ રે છે મારું એ જ કહેવાનું છે એટલે જ હું આ વાત કહું છું કે એક વસ્તુ થઈ જાય આત્મા મરતો નથી એ અવિનાશી છે અને બીજી વસ્તુ એ કર્મ કરવાનું ધ્યાન રાખજો નહી મરી જશે ભૂતપ્રયત્ની યોનીઓ એવા એવા પાપ કર્મ એવી બધી વાસનાઓ બાંધી હોય તો ભૂત પ્રેત થાય અને પછી ખાવાની વિષ્ટા પીવાના મળમૂત્ર અને ભયંકર વેદનાઓમાં ચિત્કારો કરવાના હજાર હજાર વર્ષની આયુષ્ય છૂટવાનું ક્યારે થાય રામ જાણે આવી બધી યોનીઓ પછી હવે ભૂલ થઈ ગઈ પછી એનો સુધરવાનો સ્કોપ નહીં તો ભલા માણસ વિચારો કરો ને એના કરતા હખણાર્યો ને અને બહુ બુદ્ધિના ડાપણમાં જઈને બહુ ઈનકાર કરવા ને ભણે પૂછડી થઈ અને આવું બધું કઈ નથી એ છેવટે લિસ્ટ નીકળશે ત્યારે શું થશે પછી કોઈ રસ્તો નહીં રહે મારે બઉ ડાપણ મૂકી દો એવું ખોટું બુદ્ધિ નું અને જે વસ્તુ સાચી છે સાચી રહીને સ્વીકારીને કઈક સારા રસ્તે રહો અને ભગવત ભજન કરો કેવાનો આશય આજ છે બીજો કોઈ ડરાવવાનો કેવો આશય છે ને કઈ હવે સાત આઠ મિત્રો ભેડા થયા હતા એક જણા કે ભાઈ હું તો સોમવાર રહું છું બીજો કે હું મંગળવાર રહું છું ત્રીજો કે હું બુધવાર રહું છું ચોથો કે હું ગુરુવાર રહું છું પાંચમો કે હું શુક્રવાર રહું છું એક જણ કે હું શનિવાર રહું એક જણાવ રવિવાર રહું એક જણો કઈક બોલો નહીં એટલે ભાઈ તું શું રહ્યો તો હું હખણો રહું આ હખણા રહેવું બઉ સારી વાત છે એટલે બઉ તમે બુદ્ધિના ડોડ ઉતરી અને પછી હખણા ન રહ્યો એ ન ચાલે આ કઈને કહેવાનું એ છે હખા રહ્યો હરીને શરણે રહ્યો અને સ્વીકારો આપણા શાસ્ત્રો વાતો સ્વીકારો ગીતામાં પણ લખ્યું છે સ્પષ્ટપણે કે અમુક લોકો દેવતાઓનું પૂજન કરી છે અમુક લોકો નારાયણ ઉપાસના કરે છે અને અમુક લોકો એવા છે જે ભૂત પ્રેત ઉપાસના કરે ભગવાન શ્રીકૃષ્ણ એક બાજુ ગીતાને માનવી અને પાછું અમુક અમુક આવે એ બધું તારવી દેવાનું એ પાછું વિચિત્રતા ત્યાં છે કે બૌદ્ધિકો ઘોબો પડે એટલે ના પાડે અમે તારા માન્યથી કઈ ફરક ન પડે દુનિયા માનતી જ હતી અત્યાર સુધી કે પૃથ્વી સ્થિત છે સૂર્ય ફરે છે એનાથી ફરક શું પડ્યો જે ફરે છે ફરે જ છે જે થાય છે એટલે મૂળ હખણા રહેવાની પ્રક્રિયા સમજાવવા માટે આપણે આ વાત કરીએ છીએ આપણા શાસ્ત્રોમાં જે કહ્યું છે એને સમજવાની કોશિશ કરી ભગવાનને આશ્રય થવું એ કહેવાનો આશય છે તો આ પુનર્જન્મની કર્મ અને વાસનાને લીધે ભળભટકણ ઊભી થાય છે હવે છૂટવાનું શું એ બહુ સરસ વાત છે બે માર્ગ છે મજાનો ધ્યાનથી સાંભળો રસ પડે દીવા થાય દીવા ज्ञान मार्ग भक्ति मार्ग साधुबड़ा या गड़ू हो नीचे मोटू हो भगवान ते जुआ सृष्टि में स्पेशल साधुओं उगा गता દૂધીને એવી રીતે ફળ આવે ને પછી એને બાંધી દે એટલે વચ્ચેમાં ગળું થઈ જાય ને પછી ઉપર નાનું થાય ને નીચે મોટું થાય એની પાસે કોઈ ટેકનિક નથી કરવામાં આવતી કુદરતી જેવા આકારના થાય છે અને એ કડવા ઝેર જેવા હોય છે એટલે એનું શાકય ન થાય એટલે કોઈ અડેય નહીં ઢોરે ન ખાય માણસે ન ખાય કૂતરી ન ખાય એ સાધુ માટે જ ઉપયોગમાં આવે અને બીજા વાળા સિતાર બનાવે રામસાગર બનાવે તાનપુરા બનાવે એના જે તુમડા હોય છે એ તુમડા જે મોટા મોટા હોય છે ને એ આ તુમડામાંથી બને કેવડા કેવડા આવડે નાની કાઢી નાખે પાણી ભરેલું જળ પીવું એ તંદુરસ્ત માટે બહુ સારું છે રાખો બાપા રાખો આમ સાધુ નહી થાય આમ થાવ તુમડા હોય એ તુમડું આખું પેક છે સમજો આખું પેક અંદરથી સુકાઈ ગયું સાવ સાવ સુ દરિયામાં નાખી ગયો એ તરે કે ડૂબે મને કહો હે તરે કે ડૂબે એક્ઝેક્ટ તરે ને બરાબર પાણી ઉપર તરે કોઈ પણ હિસાબે ડૂબે નહીં હવે એ તુમડા લઈ લ્યો અને એના ઉપર ચીકણી માટીના તમે થર કરી દો બબે ત્રણ ત્રણ હાથ વચ્ચે તુંબળું રે અને આટલા આટલા દળ માટીના ચડાવી દો અને હવે એને તુમડાને દરિયામાં નાખો તો શું થાય તો ડૂબી જાય ને હે બસ હવે એવી રીતે તુંબડું એના પર માટીના બબે ત્રણ ત્રણ હાથ ચીકણી માટી એ ચડાવી પણ નાખ્યા દરિયામાં ડૂબી ગયા હવે એ તુમડું તરે ક્યારે પાછું કે ધીમે ધીમે અફડાતા અફડાતા અફડાતા પેલી માટી ઉખડતી જાય પળ ઉખડતા જાય ધીમે ધીમે બધું થઈ જાય અને ત્યારે પાછું તુંબડું એકલું નવરું નવું નકોર એકલું નવરું થઈ જાય એટલે આપોઆપ દરિયાની સપાટી પર તુંબળું તરવા માંડે એમ આ જીવ છે ઈ શુદ્ધ જ છે કોઈ ભાવસાગર માં ડૂબે છે જ નહીં स्त्री सं पड़ चढ़ता चढ़ता हाथना पड़ चढ़ी गया मायानी मट्टी एटले आ जीव डूबे एवं न संसार डूब हमें तरव ए तुम ज्ञान मार्ग आ अहम ब्रह्मा स्मी सोहम एन चिंतन वृत्ति पाची वाले अंदर संकेले बदाजेह संबंधों एना विराम पमी अंतर्मुख थी और आत्मा चिंतन कर राखे विराग पाए विराग पमता पाता पत्मा ना बोध जेट जेट थत जाए एट्ला पड़ उखड़ता जाए અને પળ છેટે આત્માનુબોધ થતા બધા પળ ઉખડી જાય એટલે જીવ છે એ ભૌસાગર તરી જાય આ થયો જ્ઞાન માર્ગ પણ કેટલો કઠણ પોતાની રીતે એમનું તરવાનું માટીનું ચડાવેલા પડ દરિયામાં ફળાતા ને એવી ચીકડી માટી હજાર વર્ષે થોડીક કણ ખરે હવે ક્યારે પાર આવે એમાં જ્ઞાનીઓ આ બધું કરે ખરા પણ એ ક્યારે તુંગડું તરે मतलब या जीव क्यारे पार उतरे अहम ब्रह्मा अस्मीन सौहम आ बद करता करता करता करता पताने बड़े करने आन मार्ग हम ते बीजो मार्ग जो, जो। तुम पड़ चढ़ाया दरिया में डूबा मांग त्या कोई नी नजर गई एल आ तो डूबे એટલે ભેડા તેને ઉચકી લીધું કે બધાએ હાથ મારી મારી ઘસી ને બધાને પડ ઉખેડી નાખ્યા થોડી જ સેકન્ડોમાં બધી માટી ઉખડી ગઈ અને તુબડું તરતું થઈ ગયું આ થયો ભક્તિ માર્ગ જીવે કર્મો કર્યા બધા માયાના કર્મોના સાધુ એને હાથમાં લઈ લીધો અને પોતે જાતે સાફ કરીને એના બધા મળી નાખ્યા અને જીવને ભૌસાગર થી મુક્ત કર્યો આ થઈ ભક્તિ આ થયો શરણાગત નો માર્ગ બે માર્ગ છે એટલે ભગવાન શ્રીકૃષ્ણ ગીતાના બારમા અધ્યાયમાં સુંદર વાત કરે છે મને લાગે છે તમે ગીતાનો બારમો અધ્યાય એનું ટ્રાન્સલેશન ગીતા ગોરખપુર હોય સીધું વાંચો તો સીધા દીવા થાય એવી વાત છે પણ એના ઉપર કોઈએ ટીકા લખી હોય વિવરણ લખ્યું હોય એ જો તમે વાંચવા જાઓ તો જો જ્ઞાન માર્ગીઓ લખી હોય તો ગોથા ખવડાવી ભક્તિ માર્ગ લખી હોય તો તમને રસ પડે કારણ કે જેવું છે એવું કે સીધું સાધું એમાં ભગવાન શ્રી કૃષ્ણ બે ધડક વાત કરે છે પણ છતાંય તમે જુઓ જે જ્ઞાન માર્ગીઓ છે ભગવાનમાં બહુ મૂર્તિ પૂજા એમાં માનવું નથી એટલે એની જ વાતો બેસાડ્યા કરે છે પ્રશ્ન તમે જુઓ બારમા અધ્યાયમાં અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું કે મહારાજ કોઈ આપના સ્વરૂપની ઉપાસના કરે છે આપના રૂપની અને કોઈ અવ્યક્ત અક્ષર તત્વની નિરાકરણ આપનું વ્યાપ્તક સ્વરૂપ છે એની ઉપાસના કરે છે તો બે માં શ્રેષ્ઠ કોણ છે એક ને બે જેવો પ્રશ્ન પહેલો જ અર્જુને પૂછ્યું આમાં કઈ આવ્યું બીજું બાકી સીધો પ્રશ્ન છે ડાયરેક્ટ કે નિરાકાર નિર્ગુણ વ્યાપક એવું આપણું અક્ષર તત્વ જે છે એ સ્વરૂપ અવ્યક્ત સ્વરૂપની ઉપાસના એક કરે છે અને એક આપનું સ્વરૂપનું આપનું શરણ થઈ અને આપનામાં ધ્યાન ભજન ઉપાસના કરે બેમાં આપ કોને શ્રેષ્ઠ માનો છો એ મને બતાવો ભગવાન શ્રીકૃષ્ણ સીધો સ્પષ્ટ નહીં બહુ વાંકું ચૂકું બોલે પણ અહીંયા એટલું સીધું બોલ્યા અર્જુન કાન ખોલી ને સાંભળી લે જે મારા અક્ષર વ્યાપક નિરાકાર નિર્ગુણ સ્વરૂપ નું અવ્યક્ત સ્વરૂપની જે ઉપાસના કરનારા છે સાંભળી લે ઈ માર્ગ અત્યંત ક્લેશો અધિક તરસ તે શામ અવ્યક્ત આ સતચેત નથી મૂર્તિનો મારા સગુણ સ્વરૂપનો એટલે ભગવાન કરુણા છે દયાળુ છે પુકાર કરો પ્રાર્થના કરો એ કાંઈ જ કરતો નથી બસ અહમ બ્રહ્માસ્મ સોહમ જે સર્વત્ર વ્યાપક બ્રહ્મ છે એ હું છું એનું અનુસંધાન કરે છે મારી પાસે ભાગ કઈ દયા માનતો નથી કરુણા ની પ્રાર્થના કરતો નથી પછી તરત કહ્યું પણ સાંભળી લે મામ ધ્યાયંત ઉપાસ જે મારા રૂપનું સ્વરૂપનું મારો આશ્રય કરી મારા પારાયણ થઈ મારામાં મન પોરોને જે જીવે છે મારું ભજન કરે છે એનું તો એનું તું સામે ચાલીને જઈને તત્કાળ આ મૃત્યુ સાગરમાંથી મારે હાથે લઈને એનો ઉદ્ધાર હું કરું છું માટે મને મારો પ્રિય ભક્ત જો ગણો તો મારા શરણમાં રહીને મારું ભજન કરનારો મને સર્વશ્રેષ્ઠ છે મને સર્વથી પ્રિય છે આથી બીજો જવાબ શું જોઈએ તે શામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરા ભવામી ન ચિરાત પાર્થ જરાય વિલંબ કરતો નથી ઘડીના છઠ્ઠા ભાગમાં હું એનો ઉદ્ધાર કરું છું હવે આપણે જોઈએ શું ભગવાન પોતે આવીને ઉદ્ધાર કરી જાય એ જોઈએ કે પોતાને બળે લાંબા લહ થઈને થઈ જવું પણ છતાંય તમે જોવો આટલું સહેલું હોય છતાંય લોકોને આમ કાન નથી પકડવા આમ નથી પકડવા આમ કઈક પકડવા છે અવળા પકડવા નરસિંહ એમ તો કીધું છે કે નામ તણો વિશ્વાસ ના આવે સીધું સાધુ ભગવાન નામ છે પણ એનો વિશ્વાસ નથી આવતો ગંગાનો પ્રવાહ હેલો જાય છે ત્યાં પાણી નથી પીવો એના તટમાં કુવો ખોદવો છે અને પછી એનું પાણી પીવું છે અને ભગવાનની લીલા માયા છે આવું છે એવું કે નરસિંહ મહેતા ને કેટલું મનમાં લાગ્યું છે ત્યારે કીધું છે એને આ બધા મત્યા છે મારા પ્રભુની લીલાના નામ ને એને બધા માયા કે છે અરે આ ગંગા હાલી જાય છે એમાં પાણી પી લો ને તમારો ઉદ્ધાર થઈ જાય છે પણ ના આવા સમાજમાં છે લોકો નરસિંહ મહેતા કે એને વિશ્વાસ નથી આવતો ભગવાન સામે આવી ઉદ્ધાર કરે છે કેવી રીતે આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલા મોરબી હોનારત મચ્છુ ડેમ ની થઈ સાંભળજો લોકો મરી ગયા અને કેટલા ફૂટ કાદવ હવે કોઈક કોઈક લોકો કોઈ કોઈ જગ્યા ક્યાંક ભરાઈ ગયા એ તણાયા નહી રહી ગયા પણ હવે નીચે ઉતરીને જાય ક્યાં કાદવ કિચડ છે અને કાદવ કિચડ ગુણ એવો છે કે તમે જેટલા હલો એટલા અંદર જાઓ એટલે જ કહ્યું છે આ જીવ જેમ જેમ છુટવા ઉપાય કરે તેમ ડબલ બંધાય આ જીવ જેમ જેમ છૂટવા ઉપાય કરે તેમ તેમ ડબલ બંધાય બળે છૂટે નહીં જોડાવે ત્રિભુવન રાય કાદવિચોડ નું એવું જ છે ને તમને અનુભવ હશે થોડો તમે જેટલા હલો એટલા અંદર જાઓ એમને ઉભા રહી જાઓ તો કઈ ના થાય પણ તમે નીકળવા માટે હૈલા અંદર ઘૂસો જેમ બઉ જોર કરી નીકળવા કરો હતો નહીં હવે જાડવા ઉપર ચડી ગયો પાણી તો કાદવ બઉ ચારે દુર્ગંધ કાદવ કિચડ એમાં કેવી રીતે નીકળવું પણ ઓયલું ઘર ઘર કરતું હેલિકોપ્ટર નીકળ્યું આ એનો શર્ટ કાઢીને ફરકાવ્યો ફુકાર કર્યો હેલિકોપ્ટર વાળા કે કોઈ બેઠું લાગે છે એકદમ નીચે આવ્યું સીડી કાઢી અંદર માં સ્વયંસેવકો લશ્કરના આવીને પેલા હેલિકોપ્ટર માં લઈ અને સલામત જગ્યાએ લઈ ગયા આને કહેવાય ભગવાને ઉદ્ધાર કર્યો આ સંસાર જો તરવું હોય તો જે ભગવાન આશ્રય કરે એને ભગવાન આ કાદવ કિચડના સંસારમાંથી આવી રીતે ઉદ્ધાર કરે છે એટલે આશ્રય બહુ મોટી વાત છે સત્સંગ બહુ મોટી વાત છે ભગવાનનું નામ સ્મરણ કરવું એનો એનો થઈને રહેવું એના પરાયણ થઈને રહેવું એટલે મારો એક ભલામણ છે તમે મોટે ભાગે સંન્યાસીઓને સાંભળવા જાઓ જાતા જ ન હો પણ જાઓ તો વાંધો નથી નિષેધ કોઈ જાતનો નથી બધા એને સાંભળીએ તો કાંઈક કંઈક મળતું હોય છે પણ મોટે ભાગે સંન્યાસ બધા નહીં પણ મોટે ભાગે એમાં તદ્રુપાનંદ સ્વામી જેવા જેવા ના છે સન્યાસી એ સતત આ બધે ઈશ્વરની મૂર્તિ પૂજા ઠાકોરજીનું નામ સ્મરણ પૂજા અર્ચના એનો બધે ઘોર વિરોધ કર્યો એનાથી શું થવાનું છે એનાથી જ્યાં સુધી આત્મા સાક્ષાત્કાર નહીં થાય ત્યાં સુધી મોક્ષ થવાનો નથી જેટલા જેટલા લોકો રૂપનો ઉપાસના કરે છે એ કોઈ અરૂપ ને પામતા નથી માટે આત્માનુસંધાન કરો અને આ બધું બધું નામ રૂપ ને મૂર્તિ પૂજા ને આ બધું એ હરિ કીર્તન એ બધું મુખ એમાંથી કશું થવાનું નથી કેવી વાતો છે ગીતામાં ભગવાન સ્પષ્ટ કે છે પણ આવાય હોય છે ને સાંભળ અમે આપણે ગુરુદેવે જયારે શિબિર કરી ને ઋષિકેશમાં પછી ત્યાં હતા ને તો પછી જોવા નીકળતા હોય એક જગ્યાએ રાધાકૃષ્ણનું મંદિર હતું એ વહેલી સવારે નીકળ્યા હોય ને તો ત્યાં સત્સંગ થતો તે પછી સત્સંગ હોય ઉપનિષદ ઉપર ગીતા ઉપર તો સંન્યાસીઓ બધા વેલા છ વાગે આવે અને રાધા કૃષ્ણનું મંદિર એની સામે પણ નજરે જોયું સંષ્ઠા જ નથી રૂપ મૂર્તિમાં કોઈ નિષ્ઠા જ નથી આત્માનું સંધાન કરો બા એક જણ અમને મેળ્યો હતો થોડી વાત થઈ કીધું ભાઈ સુખી થવું હોય ને અમારો ને આ શ્રીજી મહારાજનો જે છે સિદ્ધાંત આ છે તમને છે ફાવતું હોય તે પણ હરે કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ એનો જપ કરો થોડી આટલી ભલામણ છે બધી એની વાતો સાંભળી મેં આટલી ભલામણ કરી હરે કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમમાં એ મંત્રનો જપ કરો ભગવાનના નામનો સીધો સાધો કારણ કે ગીતામાં પ્રેમ છે તો શ્રી કૃષ્ણ વાત કરાય એનો જપ કરો મને કે ના હ એવું તો ના થાય મેં કીધું કેમ ના થાય હા સ્વામીજી તમે વાત ભલે કરી આ મારી જપ માળા છે ને મણકા ઉપર હું હંમેશા ઓમ ઓમ ઓમ ઓમ ઓમ એનો જ જપ કરું છું જે માળા ઉપર મેં ઓમ નો જપ કર્યો હોય એના ઉપર હું કૃષ્ણ નામનો જપ ના કરું હોય એ ના કર અરે ભગવાન મનમાં મેં કીધું તમે જે ઓમકાર નો જપ કરો બાપ છે ઓમકાર કરો ને ક્યાં ના છે પણ કે નાના ઉપર તો નહીં મેં કીધું સારું લ્યો તમે મારો ટાઈમ બગાડો માં તમે તમારી મેળે આવ્યા છો હવે તને જાઓ બીજું શું કરે ને બોલો આવું છે એટલે ભવિષ્યમાં ક્યાંય એવાના ભોગ થતા હોય તો ક્યારે રે ભાઈ ભગવાનનો આશ્રય તજવો નહીં હજી હું તમે બધા આ માર્ગના બાળબુદ્ધિ છીએ પણ છતાં એટલું તો સમજ્યા છીએ એટલે કહીએ છીએ કે આપણને જે મેળ્યું છે ને એ મહાભાગ્ય છે ત્યારે આપણને મેળવ્યું છે સમજાય કે ન સમજાય ભગવાન સામે આવીને સમુદ્ધાર કરે છે અને એમાંય જે ભગવાન સ્વામિનારાયણ કરુણા કરીને જે ઉદ્ધાર કરે છે એની કોઈ વાત થાય એક જ વાત કહી દઉં ભુજમાં મંદિરની વાડી ત્યાં પેલા જૂનું જે આપણે સ્વામિનારાયણ મંદિર હતું તો માં આ બધું ભુજ ભૂકંપ થયો અને એ મૂળ જગ્યાએ શ્રીજી મહારાજ જ્યાં નરનારાયણ જેમ પધરાવ્યા હતા એ ધ્વજ થયું પડી ગયું એટલે પછી વાડીમાં જ હવે મંદિર કર્યું ક્લાસ બહુ સરસ કર્યું બહુ સારું કર્યું પણ પહેલાની સિચ્યુએશન કહું છું કે જૂનું ત્યાં મંદિર હતું ત્યાંથી સંતો વાડીએ નાહવા માટે ઘણી આવતા હોય તો એ વર્ષો પહેલા અક્ષરજીવનદાસજી સ્વામી બહુ સારા સાધન જેના પત્રો આજે પણ તમે વિદેશમાં જાઓ ને આફ્રિકા જાઓ બીજી જગ્યાએ જાઓ કંપાલા જાઓ ઇગાંડા જાઓ કચ્છી લોકો લંડનમાં જાઓ જ્યાં જાઓ ત્યાં એના મંદિરમાં અક્ષર સ્વામીના કાગળો પીડા હોય એ બે કાગળો જે એકાદશી ના એક બીજા છે ને એ એકાદશી દિવસે એ કાગળ વંચાતા જ હોય અને એમાં સ્વામી એવો સરસ બધાને બોધ આપતા હોય છે પણ આપણે તો શું છે કે પુનરાવૃત્તિ છે ને પુનઃ પુનઃ આવૃત્તિ કરવી એ મૂઢ લોકોને જળતા પેદા કરે અને સજાગ માણસને જ્ઞાન પેદા કરે મૂઢ હોય ને એ જેમ પુનઃ પુનઃ પુનઃ આવૃત્તિ કરે ને વધારે જળ થતો જાય એને કોઈ જ્ઞાન એમાંથી મળે નહીં પણ સજાગ થઈને નિત્ય નૂતન થઈને જે સાંભળે એને પુનઃ પુનઃ આવૃત્તિ છે જ્ઞાન પેદા કરે પ્રધાન શ્રી રણેશ શેષ રમા નોતમ લીલા રે મૂઢ કર્યા કરે ને કે ભલે આ તો ભગવાનનું નામ છે એનું સારું જ થાય પણ એને એમાં રસ ના આવે રાખે પણ જો સજાગ થઈ નહીં એની એ જ વસ્તુ પ્રથમ શ્રી હરીને રે ચરણે શિષ નમાવું મૂર્તિ દેખાય ચરણના નમસ્કાર કરે એ જ કેમ બેસે છે કેમ ચાલે છે કેમ માળા લે છે એ કેમ આમ ડાબો પગ ડાબો હાથ કેળી ઉપર રાખે છે એ મૂર્તિઓના દર્શન કરતા કરતા એ પ્રથમ શ્રી હરીને ચરણે શિષ નમાવું બોલતો જતો હોય તેને એક એક પદના ટુકડે ટુકડે રસના ઘૂંટડા હોય બરાબર છે અમૃત પેદા થાય અને અજાગ્રત હોય એને મૂળતા પેદા જડતા બહુ ઉત્તમ કાગળો અક્ષરજીવન દાદી સ્વામી કચ્છમાં લખેલા તો એ અક્ષરજીવન દાદ સ્વામી વાડ્ય સંત મંડળ સાથે ત્રણ ચાર વાગે નહવા માટે જાય હવે જ્યાં કુવો હોય નાવાનું હોય ત્યાં બાજુમાં જ બળદોને બાંધવાનું ખેતીવાડી છે તો એમાં એક નજીકમાં બળદ બાંધ્યું હોય સ્વામી ત્યાંથી નીકળે તો બળદ આમ જુએ આમ કાન રાખીને આમ જુએ એટલે સેજી આમાં ટગર ટગર જોવે એટલે સાધુ ને સેજે નજર જાય એટલે સ્વામી વળી એક દિવસ હાથ ફેર્યો તો બળદ ને સાધુ લાગ્યું તો બળદ આમ કાન લાંબા કરીને સામે ટગર ટગર જોવે બળદ આપણી ને આપણી સામે જોવે એટલે વળી એ ઓળખી ગયો છે કે આ છે મોટા સાધુ છે એટલે સ્વામી એના માટે હાથ ફેરે પછી એમ કરતા કરતા સ્વામીને છે ને હાથ ફેરવવાનું રોજનું નિમિત્ત થાય અને વેલા બળદને રોજ ને દર્શન કરવાનો નિયમ થાય પછી સ્વામી ક્યારેક ક્યારેક છે ને ત્યાં કઈ પીડ્યું હોય એમાંથી કંઈક ઘાસ નું તણકલો આપે કંઈક બીજું ખાવાનું આપે વળી ક્યારેક એવું થઈ જાય તો સ્વામી એમ થઈ જાય કે બળદે બિચારો આપડા હવે આમાં જોયા રાખે છે તો તુમડામાં ક્યારેક ગોળનો ગાંગડો લેતા આવે તો વળી ગોળનો ગાંગડો ખવડાવે ક્યારેક કઈ પ્રસાદ ન કરે લાડુ હોય તો લાડુ ખવડાવે બળદને નિયમ થઈ ગયું સ્વામીના દર્શન કરવા અને સ્વામીને એમ થયું કે આ આપણી સામે આમ હેતથી જોવે છે તો આપણે એના ઉપર હેતુ સ્વામી હાથ થી ગોળનો ગાંગડો કે ઠાકોરજીની કોઈ પ્રસાદી આપે કે રોટલીનો રોટલાનો ટુકડો આપે રોજ નિયમ થઈ ગયું પણ પછી એવું હેત પેલા બળદને સ્વામી આયે થઈ ગયું વિચાર કરજો આ કેવી રીતે ભગવાને ગીતામાં કહ્યું છે કેમ સમુદ્રતા કેમ ભગવાન ઉદ્ધાર કરે છે અને એમાં ભગવાન સ્વામિનારાયણ કેવા ઉદ્ધારક છે તમે વિચાર કહું તૂટી જાય હો રોજ નો આ નિયમ પણ પછી એટલું બાળકને હેત થઈ ગયું કે સ્વામી નાવા આવ્યા પેલા જ આમ જોઈએ રાખે રસ્તે વાટ જોઈ આમ જેવા સ્વામી આવે આંખી માંથી દડધડ ધરદડ આસુ બળદ જ્યાં સુધી સ્વામી નાયે બેસે બસ જોઈએ જ રાખે સ્વામી વિદાય લે દૂર દૂર સુધી આમ જોઈએ જ રાખે જોઈએ જ રાખે સ્વામી અદ્રશ્ય થાય પછી મોઢું નીચું લે આવું એને આમ હેત થઈ ગયું સામે કર્યું શું બીજું લ્યો કયો એને કર્યું છે એને ગોળ ખવડાવ્યો કે રોટલો ખવડાવ્યો અને ખાનાર પશુ એને સંતમાં હેત થઈ બીજું કાંઈ એને ખબર નથી ને સત્સંગ શું છે ના શું છે ના કઈ કાંઈ ખબર નથી બસ એને ખવડાયું હેત થઈ ગયું વર્ષોથી એક દિવસ એવો આવ્યો અક્ષરજીવન દાજી સ્વામી આ લોક છોડી શ્રીજી મહારાજના ધામમાં એ જ્ઞાન અગ્નિસંસ્કાર કરવાનો છો એ અગ્નિસંસ્કાર માટે પેલા બળદને લઈ આવ્યા એ બળદના ગાડે જોડ્યો બળદને અને એમાં જ અક્ષરજીવદાસજી સ્વામીના અગ્નિ સંસ્કાર માટેના લાકડા ગોઠવા પણ કેમ બળદને ખબર પડી ગઈ કે મારો બાપ જતો રહ્યો બસ જેને ટાંટિયા ભાંગી ગયા હોય એવો બળદ થઈ ગયો એ લાકડા ગોઠવા એને થઈ ગયું પેલો સાધુ યોગ્ય બોલો બળદને ખબર પડી સૂન મોન અને ચોધાર આંસુએ રડ્યા કરે ને એમાં એને ચિત્તા શ્મા લાકડા ઠીલવા અને અક્ષરજીવન મૃતક શરીર આવ્યું બળદાર ઓહો માણસ રડે એમ બળદ રડે અક્ષરજીવન દાસ જે સામે ચિત્તામાંસુ માથે લાકડા પણ બળદ ભૂમિ ખોતરે આસુ સે આ એની વેદના બસ મારો યોગ્ય લો બળદ નથી જેમ માણેક ભર ની માણકીને એમ થઈ ગયું મારો સહજ આનંદ સામે સુધી ખાધું નહીં પીધું નહીં અને પ્રાણ છોડ આજ પણ એવું છે હું ગયો ને હવે ઉતાવળ ઉતાવળવા મને એ કઈ યાદ ન આવ્યું કારણ કે ઘણી વાર ત્યાં એવું બધું હોય ને તો મારે માણેકભર માણકીને જ્યાં દફન કર્યું છે ત્યાં મારે જઈને પાય પડવું હતું પણ મને યાદ આવ્યું નહી પછી નીકળ્યા અહીંયા આવ્યા પછી ખબર પડી કે હું એ નીકળ્યો ને આ માથું ટેકવવા ગયો આપણને પણ જો એના જેવી ભક્તિ આવી જાય તો આપણું કામ થઈ જાય હા જો તમે મહા રાજસ્થાનની અંદર ચેતક ઘોડાએ મહારાણા પ્રતાપ માટે પ્રાણ આપી દીધા હવે આપણે હું એકવાર ગયો છું અને આપણે ફર્યા છીએ બધું જોયું છે એ ચેતકને જ્યાં કબર કરી છે એને હું ઘણી બેઠો છું મેં બધું વિચાર્યું અને એ પ્રસંગ પણ મેં વિચાર્યો કે આપણે અહીંયા જોઈએ છીએ પણ એક યુરોપિયન અહીં ફરતો ફરતો આવ્યો હતો કેટલા યાત્રાળો હતા એમને પૂછ્યું કે આ ચેતકની કબર છે હા એ માણસ થેલો એક બાજુ મૂક્યો ચામડાના ધોળા કાઢી નાખ્યા આની ચેતકની કબરને માથું ટેકવીને કેટલી વાર સુધી એમને બેસી પછી ઉભો છો ચોધાર આશુ એ આ શું લુછા થેલો લીધો અને બીજા યાત્રિકોએ પૂછ્યું કે તમે આટલી વાર સુધી શું કરતા હતા માથું ટેકવીને તો કે મેં ચેતક ઘોડા ને મારા દિલની પ્રાર્થના કરી કે બસ મને મારા જીવમાં તારા જેવી મારામાં રાષ્ટ્રભક્તિ આવે સ્વામી ભક્તિ આવે એટલું મને તું આપણે માણેક વરકી માણી ઘોડકી માણી માણકી એના સ્થાને જઈને આપણે એટલું માગીએ કે અમને તમારા જેવી અમારા પ્રભુમાં અમારા બાપમાં અમને હેત થાય માગી શકીએ તો કેરો બાળક ચોથા રાશવી હેડે स्मशाने तो दाडू पाछू लई लीधु भाई वारी बड़दे बाधी दीदों बलद रड़ो रो रड़ो स्वामी अग्नि संस्कार पूरा थी गया एक दिवस बड़द ने आगे पाणी मुके घास मूके बधु समझ खावा पीवा छोड़ दू कशुज नहीं बदा समझा पंपाड़े पर नही नहीं पानी पीवा नही घास खा भाई छोड़ दीद धीमे धीमें थोड़ा दिवसों थे बड़द अशक्त थो त्या नीचे बेसी हम उभो नहीं थी शक बल स्वामी विियोग में मणक वर्णी मणकी जेवेल सा सेवा करें छता पानी मुके घास मुके बड़द कशु खाते आई भगव लूगड़ों पास थे निकले अरे चौधारा से रड़वा बस आम करता करता स्वामी नो तेरमा दिवस आया दूर दूर बदा लोग पार्षदों मजूरो बद खेती काम करें अचानक अजवाड़ा थे અને જે પાર્ષદો ભગવાનના ભક્તો હોય એને કીધું અજવાળું ક્યાં થાય પાછા ફરીને જ્યાં જોયું ત્યાં બળદની પાછળ ભગવાન સ્વામી નારાયણ પધાર્યા છે અને બળદને દિવ્ય ગતિ આપીને પોતાના ધામમાં લઈ ગયા એના શું એને કયા તપ કયા શું વિધિવે લીધી શું એને ભજન મારા કરી કેવળ એક સાધુમાં એથી सजानंद स्वामी वचनाम्रत में कीधुके आ सत्संगों एवं पशुनु कल्याण थे तो जो भाव थी एनु आश्रय करे भजन करे एनु कल्याण के માટે કહીએ જે આવો સત્સંગ કોઈને મેળવ્યો નથી મળવાનો નથી વિલંબ કરવો નહીં લાભ લઈ લેવો અને એનું ભજન કરી લેવું દ્રઢ આશ્રય કરવો અને આ ગર્ભવા લડાઓ માંથી મુક્ત થવાનો આપણને એક માર્ગ એક દ્વાર એક આમ કહો ને શું કહીએ એક ઠેકાણું મળી ગયું છે હવે એ ઠેકાણે માથું ટેકવી દ્રઢ થઈને મહારાજે વચના કીધું ને વજ્ર ની પૃથ્વી ને એમાં હોય એ કોઈ રીતે છૂટા પડે નહીં એવું એમના ચરણમાં હેત અને નિષ્ઠા થાય અને આપણું પરમ કલ્યાણ થાય એવી પ્રાર્થના સાથે વિરમીએ બાકીની વાતો આવતી વખતે સહજાનંદ સ્વામી બાલા ભક્તોજનો જે સ્વામિનારાયણ ભજન કથા વાર્તા સત્સંગ આપણા જીવનનું અંગ છે આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ ફેસબુક વગેરે માધ્યમોથી नित्य अमारीूब पर निहलो शेर करो सबस्क्राइब करो अपनी गुरुकुल परिवार्यूब चेनल चे। रेग्युलर अपडेट मे बेल आईकोन पर क्लिक करो आम करने ते सतत सारी प्रवृत्ति साथ देवदर्शन उत्सव जैसो